વિજ્ઞાન કહીએ છીએ દાદાજી આખું જગત વિજ્ઞાન સ્વરૂપ છે વિજ્ઞાન થી ચાલે છે પોતાપણું પોતાપણું ડેન્સિટી કહીએ આપણે પોતાપણાની જુદી જુદી ડેન્સીટી છે બધાની અંદર તો એ ઘાટ થતું ગયું અથવા ઝાંખું રહ્યું એ કઈ પણ કારણ ને લઈને મૂળ પાછો એને પ્રશ્ન આવે છે કે જાગૃતિ ને કર્મ નથી આવત એમ નઈ કર્મ તો આ કરે એને જાગૃતિ સાથે કઈ લેવા દેવા નથી તો જાગૃતિ જાગૃતિ હોય તો રાખે ને ના રાખે આપડે એ જાગૃતિ આવી ક્યાંથી જાગૃતિ છે બે વસ્તુ સાથે પણ છતાંય એક માણસ ની સૂજ અને બીજા માણસ ની સૂજ માં એ જુદી વસ્તુ પણ સૂજ અને પડે અને છુટકારો કરી આપે આ કરે એ પણ વૈજ્ઞાનિક જશે ને બધું વૈજ્ઞાનિક છે વૈજ્ઞાનિક એટલે એનું કાર્ય કારણ કે મહિનો હોય તો પંદર માં મહિનો હોય બાર માં મહિનો જગ્યા એ સ્પેસ માંથી પાસ થતો જશે ને ગમે ત્યારે એ સ્પેસ માંથી પાસ થતો દરેક જીવો પાસ થતા ખબર એકસો આઠ જીવ ની દરેક્યા એમ આઈ થી પસાર થાય ત્યારે દરેક ને એમ આઈ માંથી પસાર થવું જ પડે અને દરેક ને સરખો જ અનુભવ થાય એવું ખરું અમુક આવે અને સંપૂર્ણ અનુભવ થાય એટલે બઉ અમુક સ્પેસ માંથી કુદી ને ગયો બધી સ્પેસ છોડીને આપણા અક્રમ વિજ્ઞાન માં નીચે થી ઉપાડીને આપે અને બાર માં ગુરુસ્થાને છે તો એ પૂછે છે કે કેટલાય અનુભવ પસાર થયા વગર ત્યાં પહોંચી ગયો શું કહે એ કેવી રીતે સમજવાનું બરાબર થાય દીપક પૂછે છે કે હું સોળમા માઇલ માં હું ને એ પંદરમા માઇલ માં હોય તો એને પણ પછી મારા જેવા જ અનુમો માંથી પસાર થવું પડશે આખું જગત અનુભવ અનુભવ સારો છે આત્માનો અનુભવ છે કે માઇલ ના વાત કરે છે માઇલ ના અનુભવ તો બદલવાના બદલાતા જવાના રે Amo yo. Coloca enka интерseca de la Vida Siongada, de la con 다른 regadita intensa. Ya está, la otra, la palabra que no puedes llegar a principiando. ¿K omega nahin o no, g-1g? De puta la grito en la g-1g, ahora la otra. En cada mesilamate được kindergarten. બેન પૂછે છે કે આપે અમદાવાદ વાત કરી સપ્તાહ માં ની કે કોને ગયા ને કૃષ્ણ ભગવાન દેખાય છે તો કે એ તો દ્રશ્ય છે અને મૂળ પ્રશ્ન જે છે તે દ્રષ્ટા છે એટલે તારી દ્રષ્ટિ દ્રષ્ટામાં ના ત્યારે એ દ્રષ્ટિ છે તો દ્રષ્ટિ નો સ્વભાવ જોવું છે તો પછી એ દ્રષ્ટિ દ્રષ્ટા બને કે પછી દ્રષ્ટા ઓળખી લે શું થાય એટલે આત્મા નથી દ્રશ્ય છે અને જાણ્યા પછી એક જ્ઞાતા છે એટલે આ દ્રશ્ય આમ કરતી હતી કૃષ્ણ છે આ દ્રષ્ટા રજો દ્રષ્ટા રજો સદગી કેવાય ત્યારે તો એ સમય દ્રષ્ટિ નાખે છે નાખ્યા લીધે દાદા થઈ ગયા ભગવાન તો બે ત્યાં દ્રશ્ય અને આ બાજુ દ્રશ્ય સં લાખો વર્ષા ભગા ચઢવા કરે એ તો પાણી શું એટલે રિચાર્જે બરોબર હોય રિચાર્જ નહી આવતા પણ જોઈ નાખો પ્રતિક્રમણ કરીએ પણ પડવાનો વિચાર તો તારે આવતો જ નથી એ નક્કી વાત છે પાડવાનો વિચાર તો કદી આવતો જ નથી પડવાનો વિચાર તો આવતો જ નથી ચેષ્ટાઓ કરવાના કે મસ્તી કરવાના વિચારો આવી જાય પાછી એના જેવું જ ગણાય એના જેવું જ ગણાય કે પણ વિષય ન બચવાનું સાધન તો એ ધોવાનું છે સાધન આપડે તો વિષય ના હોય તો હજી ધોવાનું સાધન છે આપડે શું કહેવું આપડે તારે ધોળાવવું જોઈએ બાર બે ચાર પાઠ વખત હોય તો એનો પરંપરા થઈ ગયું હોય ભૂલ ધોઈ ગઈ ના જવાય <coughs> ચોર છે ધાન જ ચોર છે કે અંદર થી ધાન લાગે છે કે આમાં સુખ નથી આ બાજુ જવા જેવું છે નથી દેખાતો પાછો ફાયદો દેખાતો નથી લઈ લઈએ ખુબ ખેત પણ રે છે પત્તા ઓ પણ રે છે કે આ બધું ના થવું જોઈએ હમણાં તો એવું ઘણું ઘણું થઈ જાય છે હા પણ લખી રાખીએ તો આ તો તારીખ ફળાળી તારીખ પરાળી ધોવાનું કઈ રસ્તો રસ્તો જડે કઈ ખરી સુખ નથી એવું પણ લાગે છે બાજુ અમે લકી રાખ્યા હતા ને ભાઈ રસ્તો કરી प्रत्यक्ष विषय ना प्रत्यक्ष मैं लग जाए तारीख तारीख तो क्या તારીખ તો કેવી રીતે યાદ હોય કેમ તારો ખરાબ પાછળ જે થઈ ગયો તારીખ ખબર ના પડે એ બધું જવા દે પણ અત્યારે થાય તો એનો ઉપાય વિષયો ના થાય તો હજી વધી જાય કરાર થઈ ગયો પછી વિષય ના વિચાર થઈ ગયા હોય બધા નાના રસ્તા છે નક્કી થઈ ગયું એવું નક્કી તો છે કે આમાં સુખ નથી એટલે જોવું નથી પણ છતાં એવાય છે ઈચ્છા થાય વિષય નીચા પણ વિષય છે ને હાથ થઈ ગયો બસ દુનિયામાં ભગવાન સમાન ખબર આવેલું વિચાર મારી રૂમે પવિત્ર કરે છે માન માટે તમે તરી પાર્યું ત્યાં મને તમે ખાતરી લબડું હોય ને આપડે આ રૂમ માં બેઠા ના છે ઝાડો મજબૂત આપડે લોક નબળાવી જાય નમસ્કાર બર્ગન હા બર્ગન બરાબર ધન્યવાદ શ્રી વંદેકાર ધન્યવાદ નમસ્કાર સહેજ મજ્બ થાય ત્યાં પેલો ચલો બેર પડશે હ આલે રિછે બેછે રિપમા ઇમાય તે ઉકાતી કરવા ઓ શરીર ને ગુણ કર્યું છે આનંદ માં રહે ને શરીર સારું રહેપકિવાર મજાના પ્લસ મારે થઈ જાય ને એક બાજુ દોડ ઉપર પડેલી પડે પડી જાય ઓન ધોટ તમને આવી બધી સિમિલીઓ કઈ થી નીકળે છે ગજબ બોલો છો દાદા આ કઈ ગજબ જ નીકળે છે આ કઈ અને તમારી વાતે વાતે હોય છે એક બે નહીં વાતે વાતે હોય આ તમારા તારે દર્શન નું પરિણામ છે બધા અનુભવ કરી ને એનું આ પરિણામ તમે એમ કહો છો ને જગત નું એવું એક પરમાણુ ના હોય કે જ્યાં હું ના ફર્યો ખંડ રીત છે પોતાના છોકરા નું ધ્યાન રાખે છે રસોઈ કરતી હોય ગમે તેનું છોકરા પર હોય છે વાંધો છું કેટલા પચીસ પચીસ પચીસ હોત છોકરા હોત ને પછી છોકરા નું લીલા મૂકે ન મૂકે નારાજાય નહી ક્યાં મળશે કેડતો દાખવ દુનિયામાં જો લીલો ના મૂકતો હે તો છોકરી એના છોકરા નાતી જમતી ખાતે કાતી ના મૂકે એમાં એવું જોઈએ છોકરી દાખલો હતો નઈ કે તું જ છોકરી તું કરું હતું હીરો મૂકે મૂકે તું જીરો મૂક્યું તમે જાતે છોકરીઓ કેવું મૂકવો તપાસ કરો તમને કેટલાય મૂકતી નથી તો એનું ઇનામ બોલવાનું છોકરી આપડે ના એ દાદી ના થાય આમ ના થાય પણ છોકરા નું ધ્યાન રાખે છે ને એવું આત્મા ધ્યાન આત્મા નું દાઝી જાય છે આત્મા નું ધ્યાન એટલે આત્મા જાગૃતિ છે બાળક વિશે કેવું છે કે છોકરો ના છે તમારો જવાબ છે પેલા માં તો લક્ષ્ માં હોય છે છોકરા ની એક વસ્તુ જુદી પણ છોકરો ક્યાં ક્યાં નુકસાન કરી નાખે એ બધી જગ્યા ખબર છે એટલે દાદશે કે આ રીતે અમે આત્મા ક્યાં ચૂકી જઈએ છીએ ક્યાં સ્લીપ થઈ જઈએ છીએ એ કેવું બધું જો સમજાવો તમારું ધ્યાન છે ના એવું નહી હા છોકરા નું જેમ રાખે છે ને એ રીતે રાખવાનું જરૂર ભૌતિક નથી અંદર જોઈને આ ઈચ્છા બંધ થઈ આવે એ કરવું એમ થઈ જવું બીજા વિલો બેન પુષ્પા કે છે જે પ્રાપ્ત થાય બહુ બહુ મારું શું કેવું છે ખાવા પીવાનું જે મળે બાકી બધા બેઠા બેઠા અહિયાં આશીર્વાદ ખાવા ને હું ક્યારે ના કરું પોતા બીજી ત્રીજી માં આત્મા વગેરે કઈ ભલે આત્મા રહેતો નઈ પછી ડીજો ખાય કેમ બધું વધારે ખાઉ આવે તો ખાઈ જાય આવે તો ઈા વગર કેવી રીતે ખાવ છો એમ પણ મેં કીધું સામે આવે કોઈ આગળ લઈ લે સામો આવે ને પ્રાપ્ત ને ભોગવેટ શું દસ પ્લેટ થાય તો ખાય આગ્રહ કરો તો ખાય દસ પ્લેટ મળે ને અગિયારમી પ્રાપ્ત થાય તો શું કરે દસ પ્લેટ ખાઈ ગયો એમ કે કે દસ પ્લેટ ખાઈ ગયા પછી પણ અગિયારમી પ્લેટ પણ આવે તો શું કરે પ્રાપ્ત તરીકે અગિયારમી પ્લેટ આવે તો દસ પ્લેટ ખાધી પણ યાર એ પાછી પ્રાપ્ત થઈ તો શું કરે નહી જાતેનું એમ કે એ પ્રાપ્તનું બગો દેવા ચાદી છે તો બીજું જે લખાય છે તે બધી એમની બોલે છે તો કરી દે લેને કે વર્ણન થાય કે નહી હા તો પામે એક એક હા દોર લેવો છે દોર જેને દેખ વ્યવારમાં એ કે આટ વારત છે ને તે તેને એટલું ના આવલ દૂધ લે ફળ લે વખતે એ મેં જોઈ લી રોડ તો બીજી વખત બધું ભાઈ શામલ ભાઈ કે છે કે આપડે કોઈ ના ત્યાં ગયા હોય સત્સંગમાં અને પછી આઈસ્ક્રીમ આપે બધાને એક એક ડીશ પછી બધા લઈ રે પછી પાછું કોઈ આવીને કે બધાને બીજી બીજી આપડો પેલી ઈચ્છા નથી હોતી હોય આપડો દંડ ના હોવો જોઈએ ડંખાયો થાય છે બીજો આપે અને ના પાડીએ ના આગ્રહ કરીને આપેલો હતો પ્રાપ્ત થયો આગ્રહ કરીને આપેલો હતો બીજો આપડે જાણતો જાય મજા કરે થાય છે કે નહીં જોવાનું ગણીપતિ હવે આપણે માફ કરશું દાદાજી કીધું છે જોયેલી બાળા ભાઈ પેલી ઈચ્છા રહી બધી તમે કે આવું જોઈએ એમાં ફરી કર્યા છો પછી ને સારું હોય વધારે ખાધું ત્યારે હરણમાં આ એટલે આઈસ્ક્રીમ જે એટી વાર રોટલા કાઢે રોટલા ના સાઈદ આતરીક વધારે કાઢ દે સાદી ત્રણ વધારે કાઢ દે જે કોઈ ફર્નામેન્ટલ ચીજોનો માનો ફર્નામેન્ટલ આદ્રમાં પણ આપણે મન તો આડામાં રૂમમાં પૂરેલું હોય છે હાલા હા હા કે મને ઉછોને કે આદ્રમાં આપણે ભાતી જે હોય તો કોઈના આદ્રમાં આપણે વર્ક શીજીએ જમવા બેસે દાદા ને પૂછે જઈને દાદાજી લેશો આપ જમવા બેઠા હો તો આપની પાસે વિચાર લઈને આવે ને આપડે પૂછે લેશો આપ ના પાડો એ લચાડે અમારી પાસે આવે આ લેવા જ પડશે અને આગ્રહ કરીને આપે આપડે આગ્રહ ભાવતી ચીજ કોઈ લાવે તો આગ્રહ માંડી લઈએ છીએ પણ ખરાબ આપડે ભાવતી ચીજ ના આપે તો આપડે આગ્રહ ને આભો કરીએ છીએ એ વાંધો આગ્રહ ભાવતી ચીજ આગળ એક વાત નું ડિસ્કસ એટલું છે મિત્ર ભારતીય ચીજ તમે વધારે ખાઈ શકો આ ખોરાક ની ઉપર આપે વાત કરી એનો એનો અર્થ એવો નીકળે કે જેમાં મન વધારે લાગેલું હોય એ ઓર્નામેન્ટ કેવાય લાગેલું હવે પુષ્ટિકાર પુષ્ટિકારક ખોરાક ના ખાવો જોઈએ તે વાંધો પુષ્ટિકારક ખોરાક નો જ વાંધો બરાબર છે એમાં મન લાગેલું હોય તો દૂધ ભૂખ નો ભૂખ સુધા નૃત્ય ચિકનપુરી બીજી આઈટમ ના આવી છે ભૂખની ત્રુપતિ એ તો વાંધો નહી એ તો એનો વાંધો નથી પૌષ્ટિક ના હોય આરોગ્ય નુકસાન કરે બારેસાર વ્યવહાર માં આરોગ્ય નુકસાન કરે એ ખોરાક ના લેવાય અમારું જ્ઞાન મળેલા પછી આરોગ્ય નુકસાન કરે એવું હોય ખોરાક ત્યાં પણ ઠીક લાગે તો એટલું તમે ખાવ પછી બાસુંડી ખાવી ફાવે સીધી વાંચી પણ પૂછે છે કે બાસુંડી પુરી નું જમણ હોય અને આપડે ભૂખ સંતોષાયું પણ ના એ ભૂખ તો પૂરી થઈ ગઈ છે વાત છે આ તો सुधा तृप्ति हो ही जाइए हां रहे हैं इसमें आपरे कोई दूसरी परenade है भाई चलिए चालू है हां ये चीज में आ रही है चलो ये भी बनाओ तो नहीं चाहिए दा देना हां कंक्लोज आ जाए शाबाश हां बोलिए चलो चलो चलो જાગૃતિ રે એટલો જ ખોરાક લેવો જોઈએ વધારાનો ખોરાક ડોક્ટર પટેલ ક્યાં હોય નહીં બળાપો થોડી વાત ઠંડક રહેટો મોટા પુરુષો ખરેખર તો આપણે દેખાય ના નહી કાર્યકર લાગે છે કાર્યકર તો બધી પાડે ઓળખા માટે વેપાર કરવા માટે જાણવું જોઈએ ઉપાધિ ના જાય કારણ કે સારું સાચી વાત ને જાણવી જોઈએ ખરેખર આપડે કોણ છે આ બધું શું છે કોને બનાવ્યું શા માટે આપણને આ પતક ઉપર છે એ બધું જાણવું ના જોઈએ હવે શાસ્ત્રો જે લખેલું છે ને એ તો બઉ લોક વાતો પૈસા કમાવાનું મંદિરો જોયે છે ને આ પણ લીવડ શાંતિ જતી હોય આ તો હોય છે આ તો હોય પણ લીવડ શાંતિ જ છે આનંદ હોય સમેન્ડર થવું હોય ઇન્ડિપેન્ડન્ટ થવું હોય તો રસ્તો થયો છે આ ના ગમે ના થાય તો કરવું પડે બધું શું તમે આત્મા છો શું છો એના શરીર માં બે રીતે સમજવાની એક લૌકિક રીતે એમાં કઈક કાયમી શાંતિ ના થાય રોજ માર લોકો જાય નઈ અને અલૌકિક વસ્તુ ના આવેલું બધું દુઃખ જ ના સારું વાસ્તવિક વાસ્તવિક જે છે તે નથી તેનું આપડે ભગવાન બનાવ્યું છે આ દુનિયામાં માયા માયા માયા દ બનાવી લાગે છે